ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો નકશિખ પ્રેમ સખી ના ના Yeah. Mm -hmm. જાનંદ સ્વામી એમનું સ્વરૂપ રસરૂપ છે ये रस जीव जी। मैं मूर्ति शांत रस एना विषे अपने गत शुक्रवार सा मूर्ति गणी गांत શાંત સ્વદામ હંમેશા શાંત છે ગંભીર વ્યક્તિ એમાં હાસ્યવૃત્તિ ઓછી હોય છે तो शिवजी महाराज ज गंभीर एट्लाज रमोजी बीजो रस है हास्य रस गंभीर्य रम जी वृत्ति हो जीवन में बहुज जीववाद आ પોતાને તો આવે સાથે મા સરદાર વલ્લભભાઈ પટેલ સ્વભાવે ગંભીર છે પણ છતાં રમજ વૃત્તિ છે પણ ઘણા ગંભીર હોય પછી જીવનમાં હાસ્ય નથી મળતું जिंदगी अति गंभीर आज तो घु संशोधन हास्यवृत्ति हो तो शरीर में रोग प्रतिकारक शक्ति वे घना रोग मटे ગાંધીજી તો કેતા જો મારામાં રમુજ વૃત્તિ ન હોય તો હું ગાંડો થઈ ગયો અબ્રામ લિંકન ગમે આવી પ્રવૃત્તિમાં વ્યસ્તો હોય તો પણ એમણે એક બે એવા રમૂજી ગમડિયા લોકોને કરી રાખેલું તમને જયારે ઈચ્છા થાય ત્યારે મને મળવાનું મિટિંગ છોડીને પણ મને ખૂબ હસાવ આવે जिंदगी में आम कहे सुखी था था इस एक थे फिलॉसोफिकल रीते दृष्टि एकज वाक्य में घर बढ़ी जाए रसो का बहुमती फिस्सोफी आई थी रसोसी का वृद्धि हो जाए અને પ્રસંગો જીવનમાં ઘણા એવા બધા બનવાના જ છે અથવા તો કોઈ કઈ બોલી છે ત્યારે હસી કાઢી હસી કાઢવાની વૃત્તિ પત્ની સાથે જીવવું કેમ હસી કાઢવા कहीं ना उमठूंत हास्य आए तो, तो, तो बहुत सारी बात है नहीं तो जॉक्स कैसे लगे पंदर वीस मिनिट तो आ सारा सारा व्यायाम प्राणायाम एक प्रकार कक्षाओ एट बता काम करता थी जाए નાભી સુધી શ્વાસ લેવાઈ જાય ખુટા પડી જાય રુધિરા ભીષણ બ્લડ સરક્યુલેશન સરસ થાય હસવું જોઈએ જિંદગી મેં હસી હો મજાક હો તો અચ્છી બાત હૈ જિંદગી મે મજાક હો તો અચ્છી બાત હૈકિન કિસી મજાક હો તો બાત અચ્છી નહીં હૈ કોઈની સાથે મજાક ન કરવીક વૃત્તિ હોય તો બહુ સારી કે માથું બાજુ ચડી ગયું પણ દસ પંદર મિનિટ પાંચ મિનિટ હસી તો બધું ઓછું થઈ જાય હસી એટલે સેજું બધું હલબ લે ને કચરો બધો નીકળી જાય રમીજી વૃત્તિ બહુ शिव जी महाराज रमत्याल ओ रमू जी वृत्ति तो सरदार पटेल ना भेद समझा तो हूं जो कहवा मगु रण जी वृत्ति रमुजी हम, रमुज हमेशा मर्म कटाक्ष मे पैदा भूमिका कटाक्ष मर्म सरदार वल्लभ भाई रमुच वृत्ति धरावे रमत्याल रमत थे। ये रमत न कर सके श्री कृष्ण छे रमतयाल અત્યારે કોઈના વસ્ત્ર ખેંચે આ રમતિયાળ વૃત્તિ છે रमुजी वृत्ति रमतिया खूबीर वृत्ति गंभीर बताए छ मन एवं लगे श्री कृष्ण गंभीर हो त्यार थोड़ा होने क्यार गंभीर चर्चा कटाक्ष कर खबर न पड़े गांधी वृत्ति नर्शन ओछ रमत जी ने रमतियाल खूब एम जीवन में सूत्र चरित्त रूल श्रीजी महाराजन गंभीर एटलाज उत्तर आक्षिण ध्रुव बुद्ध जेटा शांत गंभीर कृष्ण जमकिया अवतार अवतार स्वामीना दर्शाया ते भक्त चिंतामयण ये दृष्टि जो पाठ करता हो तरह नारकंड ऋषि जय नामकरण संस्कार करने आए थे तर यह गुणों वर्णन करें बदा श्रेष्ठ अवतारों व्यक्ति बदा सदगुणों आखी दी आटल बढ़ू नहीं गंभीर ने के रमत भगवान बुद्ध गंभीर है शांत है थोड़ है तक राश रम तो न जु सको ત્યારે મહારાજ સરસ નો સોનેરી સુરવાળ ચામો માથે સોનેરી મંડળ કંઠમાં સુવર્ણ ના હાર ઉપર વસ્ત્ર બાંધી અને જયારે પગમાં ઘૂરા બાંધી શ્રીજી મહારાજ રાસ મંદર માં આવે અને દેવાનંદ સ્વામી મોટું મૃદ લેવા લેવા હોય પ્રમાનંદ સ્વામી સિતારલીન બેઠા હોય જાત જાતના રાજેન્દ્ર એ થાપી પડે મૃંગ રાસ શરૂ થાય અને શ્રીજી મહારાજ જે બધાની સાથે બધાની સાથે તાળી લેતા હોય હસતા હોય જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલી ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમન જણનન ભેરી ના ભણકાર રસીઓ રાસ રુ જુઓને હાર જુઓ જુઓ ને સાહિયો વાજ રસીયો રાસ ર રમતા રમતા રમત યાલ પણ ચૂકતા નથી આપણે એ જોવાનું છે પછી જેવી રીતે રાસ રમાતો હોય બધા બેસે એટલે શ્રીજી મહારાજ ઉભા રહે ઉભા થાય ત્યારે પોતે બેસે આવું જોઈએ બધા બેસે અને પોતે ઉભા રે અને નાના બાળકની જેમ આમ દાંડિયા રાખીને ખીલ ખીલ હશે એ દ્રશ્યો આભ ચાંદો ઉભ્યો હોય અને એમના મોતી હોય પણ વારે વારે આવી રીતે કર્યું એટલે બ્રહ્માનંદ સ્વામી પાડી પાડીને તો બસ બંધ અને મારાની પાસે આવીને મારા તમને રમતા જ નથી આવડતું આવી રીતે રમાતું છે બધા બેસે ત્યારે તમે ઉભા રહે છે બધા ઉભા રહે ત્યારે તમે બેસે છો મહારાજ કે તમે રેવા દો મુક્તાનંદ સ્વામી ને પૂછો અમને રમતા આવડે છે મુક્તાનંદ સ્વામીને આવીને કે ના મહારાજ તમને રમતા આવડે છે એવું કોઈને આવડતું નહિ તો આ બ્રહ્માનંદ કે છે રમતા નથી આવડતું મહારાજ તમે એટલા માટે ખેચાઇ જાય ફરીથી પાછી થાપી પડે સખી ગોકુળામાં રા સરી લો જાતું છે શ્રીજી મહારાજ લક્ષ્મી વાળી એ બગાયા તો ત્યાં એક પાર્સદ ખેતીના કામ હોય તો એને તાવ આવેલો બે કાઢી નાખ્યો એના મહારાજ ને ઉભો કરીને આટી મારીને ફૂદડી ફેરી એવો ફેરવો એવો ફેરવો એવો ફેરવો એ માંદા માણસ તમને એકસો ત્રણ ત્રાવ હોય અને તમે આવું કરો તને ગોટલા છોટલા નોટી જાય એવો ગયો પછી મહારાજાને મૂકી દીધો એવો ગોથા ખાય વિચારો ફરતા ફરતા પણ જેમ ઉતરતા ગયા તાવ નીકળતો ગયો તાવ નીકળતો ગયોગત ને સાજા કરી દીધા આવી રમતા રમતા બીજાના જીવમાં પોતાની મૂર્તિ વસાવી દે એમનું તાન છે રંગોત્સવ કરે ભગવાન શ્રી કૃષ્ણ હોળી રમણ જો મને એવું લાગે કે ગુજરાતમાં આટલો હોળી ના ઉત્સવ ને સામૂહિક રીતે આજે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ ધામધૂમથી જે રંગોત્સવ થાય છે બધે થવા માંગ્યા છે એ શ્રેય સર્જાનંદ સ્વામી શ્રી કૃષ્ણની લીલા છે અને રામની મર્યાદા છે એ રાસ રમે છે પણ પુરુષો પુરુષો છે બેનો બેનો છે એ રંગોત્સવ કરે છે પુરુષો પુરુષો રમે છે બેનો બહેનો રીતે રમે છે આ મર્યાદા જે સ્થાપીને ને એ અદભુત છે રંગની શરૂઆત કરે અને ધામ થી જે રંગ રમાય રંગોત્સવ રમાતો હોય પછી મહારાજને પડા પાડે એક બાજુ બધા હરિભક્તો એક બાજુ બધા સાધુ અને પોતે હરિભક્તોના પક્ષમાં આવી આ સાધુઓની સામે અને હરિભક્તો હરિભક્તો સાધુ આનંદ આવે એટલા માટે હું તમારે પડખે રહ્યો છું મને એને રંગવાનો ઉમંગ છે એને મને રંગવાનો ઉમંગ છે પણ મહારાજ કેવા સારો રમો પણ હવે એકબીજાને હરાવો કોણ જોઈ કોણ જીતે છે આને સાથે કીર્તન ગવાતા હોયંત્ર વાગતા હોય રંગને રંગોત્સવને ઉત્સાહિત કરતા હોય છે ભાઈ કોઈ કોઈને મચક આપે હરીબક્તો એવા જોશમાં રંગણા ભરી ભરીને ઘડા એકબીજા એકબીજા એ બધા અમુક કરનારા હોય અને અમુક પછી રમનારા હોય સાધુઓના ગ્રહોસ્થમાં આવી રીતે રંગની જડી છે પિચકારી હોય રંગ ઉડતા હોય પણ કોઈ પદ પાછો હટાવતા નથી સાધુ જાણ્યું કે આમાં યુક્તિ કરવી પડશે અને પછી અમુક સાધુઓ માચ્યા હોય ગરીબો રંગના ઘડા ભરી ભરીને લઈ જતા હતા એને ધોકા લેલી ખાડી નાખી સપ્લાય બંધ થઈ ગઈ રંગ ઓછો થયો સાદો એવી હરિભક્તો પાછા પણ જોવો હરિભક્તો હારવામાં મજા છે માટે તમે હાર્યાનો શોખ નહી સંતો સાથે હારવામાં હંમેશા મજા છે માટે તમે મજા રહેવું હરિભક્તો કે હા પછી એ ભક્તો ને સંતો એક સાથે શ્રીજી મહારાજ ની ઉપર જડી વરસાય જોઈએ શું થાય છે ચારે બાજુ થી અષાઢી મેઘ વરસતો હોય મેઘ જે વાદળ ફાટ્યું એમ જે વરસી પડે એવી રીતે અને પછી મહારાજ ને પારસે ઢાલ આપે ઢાલ આડી રાખે પણ ઢાલનું ગજુ વાગે એટલા મહારાજ પછી અથાય અને દોડીને લીંબ વૃક્ષો ઉપર ચડી મહારાજ હારવામાં જ મજા છે સાથે સાથે તમે જીવનની માર્મિક વાતો જો શ્રીજી મહારાજ કે હારવામાં જ મજા છે તમે બધા જીત્યા તો હા જીતા નીચા છો અમને હડાઈ ઉપર છીએ जे संतो बतो शाते आर्शे येने प्राप्त आवी साते करोत्सव रासोत्सव जल क्रीड़ा बदकिक क्रियाओं ने सहजानंद स्वामी उत्सव न रूप आगा जा। ये अद्भुत आखिर एमता के मौलिक वृत्ति જળત્રી નાણાં પગારે નદી તળાવ સરોવર ઊંચી ઊંચી ડેખો છલાંગો લગાવે વૃક્ષોની ડાળીઓ પરથી કૂદી છલાંગો લગાવે અંદર મછલીદાર અને એકબીજા એકબીજાના પગ ખેંચ બીજાને આનંદ આપ્યો એ પણ ખેલા વાગ્યા બધાને આવા સંતો હરિભક્તો ઉતર્યા પણ બ્રહ્માનંદ સ્વામી શરીરે સારું નતું ભાવ હતો એટલે બ્રહ્માનંદ સ્વામી ગયેલા ને કાંઠે દર્શન ઉતારે નારાજ કહે બ્રહ્મ મુની તમે તમારા વગર મજા આવતી નથી કેવા સખા હશે કે ભગવાનને જેના વગર ફાવે નહીં હમને આનંદ નથી આવતો તમે આવો અને વાત સાચી છે બ્રહ્માનંદ સ્વામી હોય ત્યારે મહારાજને ખૂબ જે ફસવાની ખેલવાની આનંદ બ્રહ્માનંદ સ્વામીમાં ખાલી હતી એવું પણ કલા હતા પણ મહારાજ મને આ કાઢું પાણી લાગે મને તાવ ગણો છે પણ આ તો દર્શન માટે બેઠો છું નહી આવો એમને ખેંચીને જ રમ્યું ખૂબ જણ આમ આમ ઉછાળીને નાખે ચારે બાજુ એકાટે કીર્તનો ગવાય ગીર છે બે માંથી વધારે પાણીમાં ડૂબકી કોણ મારી રહ્યા મહારાજ કે ખતરો કરીએ તો થાય તો કરોડ કોણ જીતે છે સુરાખાચર શરીર મોટું એક વાર પંપથી હવા ખેચવી ત્યાં બ્રહ્માનંદ સ્વામી ને જોડી દેવું બે જણા શ્વાસ પૂરી બુબકી મારી ગયા મહારાજ વચ્ચે ઉભા સુર્યાખાતે શ્વાસ ફૂટી ગયો સુરખાતે માથું બહાર શ્વાસ લઈને પાછા બુબકી મારી ગયા અને પછી બ્રહ્માનંદ સ્વામી મોડે મોડે જ્યાં બાર મળે મસ્ત કાઢ્યું ત્યાં સુરખાતું હજી અંદર હતી એટલે મહારાજ કે લ્યો બ્રહ્માનંદ સ્વામી તમે હાર્યા સુરા ખાતે જીત્યા બ્રહ્માનંદ સ્વામી કે રેવાય ગયો ભગવાન બ્રહ્માનંદ સ્વામી અમારું કપટ નથી આ સુરા ખાતે નું કપટ છે બ્રહ્માનંદ સ્વામી કે નહીં મહારાજ મારે મારે તમારું કપટ કેવું છે તો કે મારું કપટ છે તો કે સાંભળો મહારાજ મને કેટલો તાવ હતો કે ગેલામાં પગ મૂકું તો મને શરીરમાં ચડી જાય મારી તબિયત વધારે બગડે પણ તમારું ઐશ્વર્ય રૂપી તમે કફત વાપર્યું છે કોઈને ખબર નથી મહારાજ કે ગેલામાં જ્યાં પગ મૂકું ત્યાં બ્રહ્માનંદ પૂરતું ગરમ પાણી છે બીજે બધે તાજું પાણી વળે છે હું જ્યાં પગ મૂકું ત્યાં ગેલામાં ગરમ પાણી મળે છે અને બીજે બધા ઠંડુ પાણી છે મહારાજ એમ તને બ્રહ્માનંદ કરીએ છીએ કેવી બધી જળ ક્રી હોય છે ક્યારેક ક્યારેક છે બહુ લૌકિક ચરિત્ર કરે ત્યાં ખેંચી લે બોલો હા ભગવાન છે બાપુ જેવા ને પછી ફાવે ન ફાવે જતા રહ્યા ભગવાન ની લીલાઓ છે મનુષ્ય લીલા રમત બધી પછી એવી બધી રહે પણ મોજ મજા મસ્તી છે સાથે રહેનાર અને દિવ્ય ભાવ છે નિર્દોષ વૃત્તિમાં હંમેશા નિર્દોષ ભાવ રહે જોયું ને શાક અત્યાર સુધી વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો જ્યાં શાકોત્સવ કરે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એલર્જી હોય એ જમવા આવી જાય છે હા એ આમ આપણને ભાવે નહીં પણ શાક ધાધા જેવું છે એવી રીતે પણ શાક જમનારો જશે એટલે હનુદાનનો મહિમા છે પોતે શાક બનાવે મારે તો એ કેવું છે કે વડીલ મોટી વ્યક્તિ જેને બધાય અત્યારે ભગવાન માની ને ભજતા હોય પૂછતા હોય એ પોતાના સેવકો બધી હોય તો એક વાર ફીરશે ને કેટલી વાર પીરસે એક એક જ વાનગી પછી નહીં સદાનંદ સ્વામીના ચરિત્રમાં જોઈ લો એ સંતો પાંચસો પાંચસો બારસો બારસો સંતો ની પંક્તિ પડી હોય સાધુઓ તૃપ્ત થાય ને ત્યાં સુધી પાંચ પાંચ વાર સાત સાત વાર પીરશે વડતાલમાં અમદાવાદ માં બે જગ્યા એ છે ને ખાંભલીઓ કરી છે ને ત્યાં ખુરશીઓ રાખતા સભા મંડપમાં કેવડો મોટો સ્વભાવ મેંપ આમ પીરસિંહ ક્યાં બેસી જાય આ બાજુ પીરસિંહ અહિયાં બેસે મહારાજ सतो समी सा, ने स्मृति राखी है ना शुरू काम राख वर्ताल में साधु आश्रम है बड़ा बोकारा ना आसन ते आग तक जाओ तरह एक त्याली जनावी पर चरणा गभराया मंजू के शन स्वामी आसन पर आ साधु आश्रम सतोन में सतो पंक्ति करीजी महाराजे सतो चार सौ छू वर तीरसू एक एक क्रियासन करें मंदिर नीर्माण कर તો પાયા પણ કેટલી ઈટ દે એમને ગણી છે ઈટો ઉપાડી છે એ ગણ્યું છે ક્યાં પધરાવી છે એ યાદ રાખી છે કેવા મૂર્તિમય છે એમને સહજાનંદ સ્વામી હવે આ સંતો જે રીતે એમાં જોડાણા છે ને એ જ બતાવે છે સહજાનંદ સ્વામી પરાકર પુરુષોત્તમ નારાયણ અમારું સામ જોયું નહીં અમને તે દિવસે બોલાવ્યા નહીં ખાતા મરચાતા આ યાદ નહીં આવે ત્યારે અમે કે શરભરા કરી થાય નહીં છેલ્લો ઉત્સવ છે પંક્તિ થઈ છે અને બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલી દીધા છે અને એ જીવવાના સામેના ઓરડા જ્યાં મહારાજ ભોજન લેતા એવો શ્રી થાય ને કે નિશ્ચિત આસન હતું ત્યાં જ બેસાય અને મહારાજ ત્યાં જ એમને જમા હતા ત્રીજી થાંભલી છે ત્યાં પણ એ આવે અને મહારાજ ને હાથમાંથી પાણી પડે હા કેમ આજે દૂધ લડવો બીજાને તો પીરશે પણ બ્રહ્માનંદ સ્વામી ઉપર નિશાન હોય જ લે બ્રહ્માનંદ અને કેવા ભાવથી જમાડે બધા બધા સંતો જમા સંતો તુપ્ત થઈ ગયા લાડુ લે એને એક લાડુ લ્યો હું કઉ જોયું આ એક જોયું જેટલો ત્યાગ અને વૈરાગ્ય છે એટલું જ પાછું ભોજન જમાડવાનું તાન છે નહીં ત્યાગી માણસ તીરસી માં શકે વૈરાગ્ય માણસ તમને છે ને એક લાડુ માંગો ને તો અર્ધોદ્ય મસાલા આવે ને તો હળદર વૈરાગ છે ને ચોટલી થાળી ને બહાર નીકળી ગઈ આટલા અને ત્યાગ વાલો છે સજાનંદ સામે વૈરાગ્ય વાલો છે પણ જયારે એને બધા સંતરે જમાડે છે ત્યારે તમે જો મેં તમને એક વાત કીધું કરી દઉં સામે નહોતા જ પછી વિશ્વાનંદ સામે ને બેસાડ્યા ને મોટો ઘડો લાવવાની અને ઘડા ને ભાંગી પછી પેલો અડધું હોય એ પાથર બનાવ્યું અને એમાં પછી મહારાજ એમને તીર્થ જમાડે છે હા બરાબર છે ને યાદ છે તમને કેટલું જુ અને આટલા આટલા આગળ આવડા લાડુ નાય હા આટલા આટલા લાડુ નાય મોટા મોટા બસો લાડુ સામે એવી વૈરાગ્ય મૂર્તિ અને એને સરદાનંદ સામે જમાડે છે જમાવો સારો જમાવો સારો અને પેલા વૈરાજી જમતા પણ એ જમતા નથી જોયું ક્યાં જાય ડ્યુટી ઊંચી નીચી થઈ જાય લાડું એટલે બસો લાડુ એટલે શું કરે તમે કેટલા દસ વર્ષ નું કહો છો કેટલા વર્ષ નું કહો છો બસો લાડુ ને પચાસ લીટર દૂધ પાડો બીજું તો જુદું જશે ને જમાડનાર કેવાય જમારો પંક્તિ થઈ હોય અને તમે જુઓ આવો પીરસનારો અને આવો રમત્યા ફૂલ કોઈ પીરસણીઓ હોય તો મને કહેજો કે ઘીનો દરવો બેગડો હાથમાં લઈ અને પછી ઘીરી ધાર લઈ નીકળે પણ ધાર કાપી બીજો એક કોઈએ કીધું ભણ્યા કડબા કે આ પીરસ્તા પણ ઢોળતો ગામમાં હોય ખરાંત એને કઈ નહીં કરી એના બાતનું કઈ જાતું ના જો જમે કોઈ જમાડનારા કોઈ પણ દેખનારા દાજે મહી પીડા સુખ માણે દેખનારા દાજે એના જેવું છે આ પ્રેમ રસ જેવો છે ભક્તિ રસે જેવો છે એમાં જે પીડા હોય ને એને મત ચડે કાંઠે જોતા હોય ને એ બળતા હોય ગણાય આ ભને ઢોળ છે પર્વતભાઈ કે આવો ઢોળ મારો નહીં મળે આવો ઝીણ મળશે પણ ઢોળનારો આવો નહી આવજો જાવ ત્યાં કેવી વાત જીવ ગાના લાડુ ગાના એ પર જીવ બનો ત્યાગ વૈરાગ ની શું વાત કોઈ દિવસ એમને નિષ્ઠા ખાતું નથી અને સાધુઓને માટે ત્રીસ ત્રીસ વર્ષ સુધી નિષ્ઠા બનાવી બનાવીને થાત્યા નથી એમાં મહારાજ નો શ્રી અંગ નો સ્પર્શ નથી થતો હાથમાં નથી ને દૂધ પાક એટલે કહું એ મહારાજ બાજુમાં નિત્યાનંદ સ્વામી મહારાજા નિત્યાનંદ સ્વામી મને ખીચવે મારાજ તો શું કહે છે મારા મને નિત્યાનંદ એમ કે છે બ્રહ્માનંદખો છે મારા મારે બચરી છે દાંત છે અને મને ગોખો કે છે ગોખો છે દૂધ સાક પીએ છે દાંત હોય તો લાડુ ના ખાય એને ચર્મ ના લાડુ જોતા વળી પાસે બીજા સાધુ છે મહારાજ એ બ્રહ્માનંદ સ્વામી ને હજી દૂધ પાકતા દૂધ પાક અને મહારાજ પરથી ડોળ લઈને દોડે લે બ્રહ્માન હવે પણ મહારાજ હવે આવ્યા હાવ છે ફરીથી પી જાય પાછળ નીતિ ગાય દૂધ પાકીને બ્રહ્માનંદ સ્વામી બેઠા હોય શીધ્ર કવિ છે ભાઈ તમને નહીં જડે ગોતવાય અને પછી બ્રહ્માનંદ સ્વામી બોલે શું બોલે ચિત્ત આવે એવા ચરિત્ર કરો છો ચરિતળા દૂધ પર આવે એવા ચરિત્ર કરો છો ચરિતળાજી વળી મનુષ્ય સરિખા થઈને ફરો છો ચરિતાળાજી પણ તમે કરુણા નિધાન કહાવો છો ચરિતાળાજી પછી ફોન તો માર્યો કે પણ તમે દોરા જમના દોરાવો છો ચરિતાળા હવે મહારાજ તમને ક્યાં બ્રહ્માનંદ આજ્યો બ્રહ્માનંદ આજો બ્રહ્માનંદના પેટમાં શું થાય છે કોણ ખબર છે અને પણ તમે દોરા દોરાવો છો મહારાજ આવું તમે મનુષ્ય ચરિત્ર કરો છો પણ તમે વધુ કરો છો કેવલ કરુણા કરીને કરો છો મહારાજ એવા તમે ચરિત્ર કરો છો એક વાર માલકુઆ પીરસતા બ્રહ્મા આગળ પડી જાય બ્રહ્મા ખબર જ હોય કે મારા ઘા ફરવાના જ છે આમ કુલ એ સાય ની નજર માં તોફાન ગમે પીર્યું હોય તો એના ઉપર જ આવે ની વાત કરો છો ને એના જે હોય જેવા ત્યારે એટલે મન્યો તો એને કાચ તોડ્યો એટલે માર્યો સાહેબ એમ એ ભલે તો બોલે બાકી આપણે વગર વાંચે મારી માં જ આવે ભલે વગર વાંચે તો મારી માં જ માલપુવા પીરસે બ્રહ્માનંદ સામે અને બ્રહ્માનંદ પડી જાય મહારાજના માથા ઉપર માલપુવાનો અને બ્રહ્માનંદ સામે માથેપુવા જમતા જાય આ એક વાર મહારાજ જમતા હતા ત્યાં સામે દિવાલે જે જમવાની મહારાજ રોજની જગ્યા છે ને ત્યાં બ્રહ્માનંદ સામે સામે આવીને બેઠા બીજા હશે સંતો અંદરના હોવા માંથી જીવભાવ બધું અંબાળતા મહારાજ જણતા મોતીના લાડુ હતું તે મહારાજે એક લાડુ લઈ અને બ્રહ્માનંદ સામે તરફ કામ ઘાટ કર બ્રહ્માનંદ સામે પાછળ કરીને ખા મજાવા દીધું બોલી બોલી વાલી પાછા મહારાજે એને સામે જવા દે પાછો જ પાછો જવા દે વળી બ્રહ્માન પાછો જવા દેતો વળી પાછો જ આવ્યો વળી બ્રહ્મા વળી પાછો બ્રહ્માંડ સાહેબ લઈ લીધું મહારાજ ને બ્રહ્માન અવાજ દે ને તો કે ના તમારો વિચાર ફરી ગયો છે કે હવે નથી હવે તમારો વિચાર ફરી ગયો છે કે આ વખતે બ્રહ્માનંદો અવાજ દે તો નથી દેવો એટલે હવે નહીં દેવો લઈ ના ચરિત્ર માં પણ મજા છે સમજવાની બ્રહ્માનંદ સ્વામી ને છે ને એ દૂધ ના દૂધ પર થી મહારાજ નું કેવું છે કે મારો સાધુ છે ને દૂધેલો છે બ્રહ્માનંદ ભાઈ નથી કોઈ કોઈ કોઈ દોષ તો લખશો આ તો મારો સાધુ દૂધે ધોયેલો છે આ જેટલા જેટલા સાધુ બેઠા છો એમ માયાનો અંશ નથી ભાઈ એટલે આપણે નથી કેતા દૂધે ધોયેલો એ મહારાજા પોતાના સાધુઓને દૂધે ધોયેલા કીધા અને અહિયાં શું હતું મર્મ શું ભાઈ આ લાડુ છે ને એ જીવ છે પોતે નહી જીવને સાધુઓની પાસે લાગે છે ઉદ્ધાર લ્યો તારે કલ્યાણ જોયું તું મારા સાધુ પાસે સાધુ પાસે જા એટલે સાધુ થાય એટલે ભગવાન એને મૂકી તું જા ભગવાન પાસે જ ભગવાન કે મારી પાસે પાછા જા સાધુ પાસે જ સાધુ ત્યારે પણ તને ખબર નથી ભગવાન પાસે જ ઈ ભગવાન પાસે તકે છે પણ ભગવાનની રૂચિ સાધુ સમજી જાય છે સાધુ પાસે રહીને કેવી કેવી વાત છે આવી બધી લીલાવળતી હોય એમાં બધા મરમો હોય રમતિયાળ કોણે તર એવું એવું છે ભગવાનનું બધું કેવાય ના કેવાય મોટા મહારાજ બધા સભાયતા તમે સાંભળ્યું એ ન પણ સાંભળ્યું લીમલી ની લીંબલી વઢવાન પાસે એના મુરજી શેઠ નું નામ તો સાંભળ્યું છે એ મુરજી શેઠ નક્કી કરેલ કે મારે સંસારમાં નથી કરે ઘરે સાંજે રહી ભજન કરવું છે લગ્ન નથી મહારાજે સુના ખાતે તમે લગ્ન કરી લોણવું જોઈએ મહારાજ તો કહે પણ આપણે પરણવું નથી મહારાજે માન્યું નહી કલ્યાણ હંમેશા ભગવાનની આજ્ઞામાં છે સુખ ભગવાનની આજ્ઞામાં છે બહુ મોટી વાત છે થોડો વખત ઉગે કુગે તે સામે લગ્ન કર્યા પણ બે ઘરવાળી કરી એક નથી કરવી એમાં બે કરી બેઠા બે બે રાખી પછી આ બોટાદ મહારાજ હશે તો ત્યાં દર્શને દર્શન કરવા આવ્યા સુરા બા ગમે તને આમ આજ્ઞા થાય મહારાજ કીધું લેમ જ થાય બીજું કરાયું જ નહીંગ એનું બ્રઢ મન હતા ધનવત મીડા કરવા એટલે કેમ છે સાંખ યોગી કેમ છે હા ભા ભા સારું છે બે વહી રાખી રહ્યા છે તેવા કાયદા નહીં ને ગણવા નહી તરીકે તો મારે ગણેલી ગણેલી અને રસોઈ કામ કરે ઘરકામે કરે એવી પત્ની લાવવી બે પત્ની કરવાની મનાય છે આ તમારે રસોડું કરે એમ કરતા હું મારે પણ બે પત્ની કરવાની મનાય છે નથી એક ખબર પેલા દીધેલી અને એમાં લખેલું સજ્જન વકીલ અહી સુતા છે એક જણો વિચાર કરે એક ખબર બે જણા સુ છે બસ મહારાજ બે બસ ના મૂળજી ત્રીજી તો જોશે ત્રીજી જોઈશે જ મહારાજ કે મૂળજી પણ મહારાજ બે માં ભરી ગયો ના ત્રીજી જોઈશું શેખની ભંડ ના બેઠા હતા મુસલમાન હા મહારાજ તારે કેટલા બૈરા છે મારે બે છે એક મિનિન બે મહારાજ હું હિન્દુ અને એ મુસલમાન મારે ક્યાં રાખું ભાઈ સાહ મને બચાવ મારે કે નહી જોશે અને આ મેં નું જ હવે શું થાય તમે વિચાર કરોજી તારા દેહ માંથી છે ને સારું સારું તમતા તું રાજ્ય આમ છે ને કોઈ જેવું હોય બીજા હોય એ મૂળજી દેજ છે ને હવે ખમતી દેખ્યો એક તું આને બે શેઠજી કે મારા આ તે કઈ કઈ ચીજ વસ્તુ છે એ તું આ બે ને બે આવું આ તે કઈ કઈ ફળ ફળાજી નો ટોપલો છે મારે અમારી મુસલમાન ની વિધિ પ્રમાણે નિકાસ કરવા પડે અને કાવ્ય હિન્દુ ની વિધિ પ્રમાણે લગ્ન કરવા પડે પણ મારા બરાબર છે પણ મારા ભાઈ ગોંડલ અહીંયા ક્યાંથી ભેરા થાય નઈ એ તારા પ્રવા ભલે ગોંડલ તું તો ને હું શું શું છે બાપુ આપણે મૂળજીને અને શેખજીને અગ્નિ પ્રત્યે મંડપ કલ્પ પોતે કરવા બેઠા મૂળજી ને શું થાકું છે એ તો રાંધ મહારાજે પોતે બે ખેસ પહેરાવ્યા એ ખેસ ની પોતે એની છેડાછેડી બાંધી અને છેડા શરૂ કર્યા સુરા બાપુ ચીજ વસ્તુ થાય બીજા પાટીદાર છતાં મૂળજી ને અંદર થી જરાય અભાવ આવતો હોય મૂળજી શેઠલી ના નિશ્ચિત હે એટલે બીજું ભાગી જાય આ હોય તમને કોઈ ઉભી હોય તો ઉભોરી મહારાજની છેડા બાંધી અને મહારાજ પોતે ગીત ગાય પેલો પેલો મંગળે યું વરત ભૂમિના દાન દેવાય રે પેલો વેલો મંગળ યુ વરત બોલતા મહારાજે ભૂમિના દાન લાવો છોરા બોલા ધૂલ ના બે ફા લાવો આ ભૂમિ નું દાન આગળ બીજો બીજો મંગાળીયા સુવર્ણ ના થોડા બપો લાવો આ પાણીમાં લાવ્યો આ સુવર્ણ થઈ ગયો સુરા બાપુ કે મહારાજ આ ખેલ બંધ કરો કેમ ભોલ તને શું વાંધો જો કોઈ અજાણો આવ્યો ને તો ભાગી જાય આ લીલા કોઈ જો છે અગાણ્યા દર્શને અટાણા જો આવ્યો હા ત્યારે તો એ ભાગી જાય અને હરિભગત બોટાદ બાર ગામ કોઈ આવ્યો ને તો પંખી મૂકી ગયો જાય આ તમને શું આગ્રિકા જણધાનના પરનામા આ તમે શું મહારાજ ના એ તો પૂરું જ કરવું ત્રીજા ઘરે પછી લાકડાનાલોખા ચાર મારે ચાલો વરઘોડિયા મોઢા કરવા પડે બધાને પતાકા છોડાવ્યા પોતાના જે મૂળજી ને શેખજી ને બેડાવ્યા હાલ હવે તમારી છેડાછેડી છોડી દોશ પછી છેડાછેડી છેડી દીધી પછી કે શેખજી કે શેખજી હવે જયારે ગોંડલ જાવ ને ત્યારે ગેરેક મૂળજી સાંભળજો ને કેમ મૂળજી બરાબર છે આ ચરિત્ર માં મહારાજ કહેવાનું શું છે કે તમે ગોબલ ના ને એમ માનો છો કે મુસલમાન છે અરે અમારો એકાંતિક નિષ્ઠાવાન ભક્ત છે શેખજી પરીક્ષા લીધેલી છે તમને તો ખબર છે ને મહારાજ એમને માર ખાલી ખાલી બોલે એમાં ઉપર જે વિતાડી છે મહારાજે છતાંય શેખજી મોટામાં તરણા લઈને ચાર પગે ચાલી ને મહારાજ પાસે એકાંતિક ભક્તના હતી મહારાજે જાતિ પાતી ભૂલી ને જે ઉચ્ચ આપણી થી એકાંતિક ભક્ત હોય એની સાથે જીવ જોડિયો સંસારમાં સ્ત્રીઓ માં મન જોડવા કરતા ભગવાન ને ભગવાન ના એવું આ हाँ महाराज लीलाओ मे मन पुष्टि करे साधु का चरित्र कहाराज सूरत पधारे अर्धेश्वर पार्जी अर्धेश्वर जी मोटा बंगल विशाल कंपाउंड महाराज जुला पर बेसा अर्दे सर जी समझदार व्यक्ति तो बहुत को आवा देखिए अमुकम सेवा बेटा सारी बात थे अर्दे सर जी क्यू महाराज हो तेम मानसो नहीं सूरत आया छे मेहमान अजाणा घरे छे एम ते मानता તમે જેમ દાદાના દરબાર માર્યો ને એમ ઘર માની તમારે રહ્યો તમે મસ્ત છૂટથી રહ્યો તમારે જરાય મનમાં ભાર રાખવાની જરૂર હતી કઈ કરવા નથી તમે ખૂબ પાડ્યા ખૂબ છે થોડો તમે જઈને આરામથી રહ્યો આરામ કહો એ શાંતિથી રહી ગયો કોઈ ટેન્શન લેતા આપણે ક્યાંય જવું નથી ને કઈ બીજું કરવું નહીં બસ શાંતિથી રહ્યો છૂટથી રહ્યો થોડો હળવા પ્રવા થો કોઈક મળે એ મહારાજ ને જયારે એમ કે મહારાજ તમે મોજ પડે કરજો દાદાના દરબારમાં લઈ આવી એને ક્યાં તો ઘોડા ની પાણી ભાઈ સરસ મજાનો પંચરંગી પંચ કલ્યાણ જેવો ઘોડા લાવી અને મહારાજ હાજર કર્યું લેવો મહારાજ સાજ ભાજ ન થાય વિશાલ ચોક ફર્યું અને શ્રીજી મહારાજ માટે પાંચ ભાગ છોડા બરાબર લટકાવી છે એના ચોકમાં મહારાજ ઘોડો પણ ભાઈ એને ઘોડો ફેરવો ઘોડો ફેરવો નિર્ગંધા સ્વામી ની વાતો માં પ્રસન્ન છે પીલુ સાહેબ હતા ને એ ઘોડાના ખેલન બધી ઘોડાને ખેલવાની કલા માં જોયા રાખે ઓછરી બેઠા બેઠા આવો ઘોડો કોઈ ફેરવી છે આવો ખેલનાર જેને આ પરમેશ્વર સિવાય કોઈ ફેર્યા એટલી સ્પીડમાં જાય સાહેબ કે શ્રીજી મહારા ચાખા ચાખા દેખાવા મળે કેવો ઘોડો ફેર્યો છે તમે વિચાર તો કરો પીલું સાહેબ આભાર દર્શન વાહોટા અડધો પોનો કલાક ઘોડો ખેડયો પછી મારાંગમાં નીચે ઉતરી જીલા પર બેસી જીજું કર્યું પણ કેટલી પીલું સાધ ને મનમાં બાસ એ ઘોડો એ સર્જાન આમ બીજું અર્ધેસર ની જેમ પૂજા પાઠ કરવાના અંતે બધું કઈ નહીં પણ આ જે જોયું દ્રશ્ય એક જીવને માટે જોવો કેટલું કર્યું એટલે આપણે કહે છે તમે કરુણા નિધાન છે મહારાજ બહુ કરુણારું છે એ સેનાની માળા આમથી જાય ને આવે આઈ સેનાના કળા ચડકે આ હા કેવી મૂર્તિ કેવો ઘોડો ફેરવે કેવી મૂર્તિ ચિંત વિશે એના થોડા વર્ષો ગયા અંતપાલ આવ્યો અર્ધેસરી બાજુમાં જે ઘોડો ફેરવતા મૂર્તિ દેખાય છે મને એમણે લીયા કરી ઓહો એ ખેલણ ઈ ખેલ ક્યાં અજવાળા થયા ક્યાં અજવાળા થયા અર્ધેશ શું દેખાય મહારાજ આવવા છે બે ભાઈઓને દર્શન આપ્યા અને મહારાજ ને અર્ધેશ્વર પેલા તિલું સાહેબ પરમેશ્વરજી ને પરિવાર ને જયસ્વામી નારાયણ કરીને ધામમાં તેવા ચરિત્ર હા બધું જ કરે છે શાના માટે ખેલાવે છે હસાવે છે રમાવે છે નટ બજાણીયા રમાવે છે મલ પુસ્તી કરે છે બધું કરે છે શા માટે પોતાની મૂર્તિ આપણે બે અત્યારે લીધા બધા રસ પછી આગળ ઉપર જેવી રીતે જ્યાં કોન્ટ્રાક્ટ સંબંધ થતો હશે ત્યાં લઈશું પણ પછી આગળ વધી ગયું બંધુ સહજ અનુપમ સાર અનુપમ છે હજી એક લીટીમાં પ્રેમાનંદ સ્વામી મંગળાચરણ કરતા જાય છે આટલું સરસ ભાવ જોઈએ ત્યારે એમ થાય કે આ પ્રેમાનંદ શું શું કરી નાખીએ મંદુ સહજા નંદ રસ રૂપ અનુપમ કેવા છે જેવો તમે નિષ્ફળાનંદ સ્વામી લખે છે અચર સ્થાળી નું ચક્કર છે ને ચાર લાઈનો વાંચીશ કેવી વાત કરી જે એના અર્થબોધ થાય ને એને અનુપમ નો અર્થ શું છે દરિયા જવો સાગર કેવો એને બીજો કેવા કેવાય સાગર માટે બીજી ઉપમા કઈ જવો કઈ ના જડે એમ સરદાનંદ સ્વામી કેવા તો સરદાનંદ બીજું જવા જ નહીં અનુપમ છો મહારાજ તમે અને ભાવુક થઈને નથી લખતા નિષ્ફળાનંદ સામે તો દોરી દે છે ને ત્યારે પ્રેમાનંદ સામે સામે છે એક શબ્દ મૂકીને આપણે કેટલું કે હવે જો નિષ્ફળાંદ સામે લખે છે તમે જોયું કમોરતી આ જમકુમાર એક શબ્દ ભાઈ જે ભણે હોય ને તમે પીજો અમૃત જેમ તો તમને દીવા થશે અવતારું કોને કોની સાથે સરખાવું નિષ્ફળાના અનુસાન એ વાત અનુપમ બંધુ સહજાનંદ અનુપમ ંદ સ્વામી કે હું કોની સાથે સરખાવું હતું છે કમ્પેરિઝન જ ન થાય કોઈ બીજું છે આ સમતા મૂર્તિ સુખ ધરી આ નિષ્ફળ હજી મને ભાઈ હું મારા દિલ્હી વાત ક મને હજી એમ થાય છે કે શબ્દ શબ્દ ઉપર બોલવા જેવું છે શબ્દ શબ્દ તમે જુઓ આ એક લીટી ઉપર બોલવા જાય ક્યાં જાય તો સામર્થ્ય કરી દીધું સુખ પણ મૂકી દીધું અને આગળ આગળ તમે જુઓ ખાંડણીમાં ખાંડી ખાંડી જઈને તલ સાકળી કરી દબાઈ દબાઈ ઘડી ગઈ ને એમ જે ગુટીન ભરી દેવું ને એ તો આ જ કરી શકાય આપણે કીર્તનો બચાવે એ તો હલતા હલતા આપણે બચીએ હમણાં મને એક બે ફૂટી તી નથી ગાડી એટલે મમતા મારે હવે ભાઈ ગીત શરૂ થઈ જશે બાકી કચે ને બનાવ્યું તો એમ તો મને ક્યારેક ક્યારેક ફૂટે પણ બધા હોઈ જાય પછી समर्थ मूर्ति सुखभरी समझने वाले समझ जाए हम्म सुख भरी धरी न कोई सरगोपरी छे श्री हरि सहजानंद प्रभु विश्वानंद स्वामी लखल मूर्ति अचरज कारी जेने नेती, नेती कहे श्रुति अचरज कार विश्वानंद स्वामी कहता हूँ कहते वेदो के આ સજાનંદજીને વેદો કે છે કે શું છે કે ને કહે શ્રુતિ શ્રુતિ ને વેદ કે અચરજ કારી છે અકળ અમુક અમાપ અચર છે અપળ કોઈ ના શકાય વેદ સામ જ આપણે કહીને આપણે કડો નહીં હોય અકર અનુપ આવ્યું કોઈ એવા માપિયા નથી શાસ્ત્રમાં માપિયા જેટલા હશે ખૂટી પડે નિષ્ફળ સામે કરવાનું અચરજ તારી છે કોઈ કરી શકે નહી થા અચરજ તારી કોઈ કરી શકે નહીં થાપ થાપ એટલે એના જેવું કોઈ કરી ના શકે હવે પછી છે ને એ ભાવથી તમે અચરજકારી વાંચજો કે કોઈએ શું શું ન કરી શક્યા એ નિષ્ફુરાનાં સામે સાતમા ચેપ્ટરમાં લખ્યું કોઈ ન કરી શકે કોઈ ના એટલે કોઈ માણસ ની વાત નથી કોની વાત છે ઊંડી બહુ ઝીણી વાતો થાય વાતું છે ઝીણી લોટાટ આપે છીણ્યું એમાં પછી ઓળું થાય પણ જો સાહિત્યકારો વિવેચનકારો એમ કે છે ક્યાં જોબંધલો ચાંદ બરાબર કાયભાઈ શું કર્યું માથા કાતા નહીં માથા સીધા એક જોગન વર્તાલા સત્સંગી કરવા માટે મારો બાદ ત્રણ ત્રણ રાત જાગે કોઈ તો હાથ પડે તો દેખાય ને ઠેકાને ના પાડી દે ન જ આવ્યો છે કરવાની એની આખી રીત છે પોતાનો રસ પાયો ખુલ્લા ધરવારે વાર વિરોધ થી આવે એને અમૃત પીવડાવે અને કેવું પીવડાવે તમે જોવો જો બંને કેવો હરિભદ બનાવ્યું એ ચાલેબલ બેઠા છે સયાજીરાવ ગાયકવાડે કહ્યું સાંભળો સભાસદો મને એમાં એમના ચિંતા થાય છે એટલે મંત્રીજી એ કે આપને નારાજ સરકાર બેઠા છે રાજ તો બધાને માટે ખુલ્લા હોય હું તો એક સાધુ બ્રાહ્મણો અને ગાયો આદર કરનારો માણસ છું એના ઉપુઓને ના નકારી છે પણ એ ગોપાલજી એ તો અનેક લોકોને વશ પીર્યા છે અનેક સત્સંગીઓ થયા છે સ્વામીનારાયણનું બધન કરે છે નાના નાના બાળકો અલૌકિક ધામની વાતો કરે છે તપાસ કરવા મોકલાવતા ભૂતકાળ ભવિષ્ય વર્તમાન કાળની એની મનની બધી વાતો કરે છે અત્યંત આવી બધી પરચા વાતો થાય છે હા એમને આશ્રય જાય છે ત્યારે દુષ્ટ લોકો તો સજ્જન બની ને જીવે છે એ વાત સાચી છે मैंने विरोध नहीं बहुत सारू घो प्रतिष्ठित नागरिक स्वामीनायण आश्रितया विरोध एक राजना फरिया करे महाराज तेरे अटकवे एक वैदिक धर्मी सामने आ शु थे आयो शू भा घ એ હું તમને કહું છું આ વિરોધ થાય છે સમાવો કઈ રીતે અથવા તો આપણે સમજાવવા ગોપાલનંદ એ વખતે શ્રાદન જયારે પૂનમ ની રાત હોય ને કોઈ નાગણી ઉપર નાગણીના પૂછડી પર પગ દેવાઈ જાય શ્રાદ્દી નીચે થઈ જાય ઠેન માંડીને એમ સત્સનાધિપતિ બાપુ શિવરામ પારડી ઉભા થયા मैं कोई कहू नहीं मार आप जो लो मेरी आजाउ पर आम बारी मारू नाम बापू साहब इन मैंने आग आए तारीजी गंडो ભલે ભલાની ઇન્દ્રગા ને એવી ગમે એવી પાછી જતી રે ગોપાલ આવું બધું હશે તો અહીંયા ભાગમાં ગોપાલ મને એકવાર હુકમ આપો સરકાર કે હુકમ તો નથી પણ એક નું અરજ પણ સાધુ છે સામે પણ એવું કરો કે જેથી કરીને રાજમાં શાંતિ થાય સાહસ માણસ છે દૈવી જીવ છે ના ભાઈ શિવરામ ધરામ ભર થી ચાલો જઈએ શું છે વળી ગોપાલ નાથ ભક્તો ભરી ગોપાલ બેઠા છે એમની પણ અડા બેસવાની આમ જ બેઠા હોય આ રીયા જેમ હા અત્યારે સાંભળે છો સમય માનતા આ બધી ચિત્ર પ્રતિમાઓ છે આ બધી સજીવ મૂર્તિઓ છે ગોપાળાનંદજી બેઠા કેટલાય સંતો ભક્તો બેઠા છે ના ભક્ત વગેરે છે એવી જાત સુર તો એનું નામ પણ ઠેર ઠાકરે આવી કડક મિજાજ મારી ઉભા રહી ગયો સામે તો આવો ने प्रखंड कलयुग में साल अरे सच्ची राह के चलो राम का भजन करो मैं आपसे निवेदन करता हूं सरकार श्री का हुक्म है आप यहां से चले जाए वरना आपको कैद करूंगा भूपा के अपन नाम बाबू साहेब दार का भ्रमित किया वा शांति मैं का स्वामी नारायण जेल तू का थी जो रो बता वोदरा में नए कहू रता तक रस्त बाजू वरदान राम नवमी ना समय હજારો માણસો ને દર્શન આપવા માટે મારા પ્રભુ છે ભગવાન સ્વામી નારાયણ ક્યાં આવવાના છે એ પૂરી થઈ જશે હા એ અચ્છી વાત એ જ રીતે પણ મારી પાછ આવી જાય હવે વડતાલ જવું છે સ્વામી નારાયણ કાઢવાય સરકાર ને મળ્યા એટલે સરકાર કે ગોપાળ આનંદ ના સરકાર પણ રસ્તો મળી ગયો છે સ્વામિનારાયણ પચાસ સૈનિકો હતો અને હમણાં પાંચ દિવસ પછી ગોપાલનજી પણ બોલ્યા છે કે રામનવમી સમય આવે છે એટલે હું પણ છું એટલે એ પણ ત્યાં હાજર હશે આપણે વડોદરામાં કોઈ ના આવે આપણા રાજ્યમાં એવું કરી દેવું છે યાત્રા દિવસ પછી પચાસ સૈનિકોને લઈ કેવી પ્રતિભા મહારાજ વર્તા મહારાજ બેઠા હશે દર્શન કરતા હશે અને કોઈ વૃક્ષો ચડ્યા હશે કોઈ ઊંચી દિવાલે ચડ્યા હશે મહારાજ ની દર્શન માટે વાતો સાંભળવા માટે સંતો ની કેવું જુલ્મતા એ વખતે શ્રીરામ ગારવી આવ્યા પચાસ સૈનિકો ની ટુકડી લઈ ખરાદ થાય છે એમને કીધું વડોદરાના સરસનાધિપતિ છે બાપુ શિવરામ બારડી છે શાંતિ રાખ પણ હાથ ઊંચો કરી દીધો શાંત રહ્યો વા શિવરામ બાપુ શિવરામ બાપુ એમનું નામ શિવરામ બાપનું નામ એકદમ સામે આવી ગયું બરછી ને ઊંધી આમ ધરતી ઉપર મૂકી અને મોઢ પોતાના તરફ રાખી અખડ આમ એક કેડ ઉપર આમ મુઠી વાળી હાર રાખ્યો રાખી હું તમને એક કહું બિહેવિયર જે આવે ને આપણે આ ઘણું બધું કહી દો હા હા ઘણા લોકો દિલ્હીમાં ઘણા પ્રવચન આપતા હોય એ કરીને જ લે આ જો આમ કરે એટલે હું કોઈ એનો ગોળ ભાગી નાખશું એમ આને ઘણું બધું હોય બાકો શેરડા એક મુઠ્ઠી કેડી રાખી બરફીને ગમે પર ખોડી એના ઉપર હાથ મુઠી રાખી मोहबादानी सामने जो कि आप स्वामी नारायण हो महाराज कहू हा आप गुरु हो तो भगवान हो श्री जी महाराज के जैसा जिसका यकीन जीनो जो विश्वास ठीक जवाब आता है कि जो तो आप गुरु हो तो भगवान हो जैसा जिसका यकीन ज्यो जिनो विश्वास आप किस आश्रम में हो ગૃહસ્થો કે સન્્યાસી હો મહારાજ કે ભાઈ આશ્રમ તો સબ શ્રમ હૈ હમ તો વિશ્રામ મેં રહે તો કુછ બોલતે લોગ આપ ભગવાન માનતે પૂછતે હૈ આપ आप भगवान ભગવાન હો મહારાજ બોલે હમને તો કહી દીયા કે હા દેશ યકીન વિશ્વાસ આપ નહીં મનવાતો કયો માનતા કે ભગવાન હૈ હા મહારાજ જે લોકો દિખ હો દેખાય નું માનતા હશે પૂછતા હશે આપને ચૂકે અલગ બાપુ શિરા કથા લાગી કે ગોપા નામ માં હુકમ કરું છું તમે આ વડોદરા રાજ મૂકી અને એથી નીકળી ગયા તરું આપને કેદ કરીશ આ તો ઊભું જ મહારાજે કહું तुम उपम करो ये तो छो ये बराबर है पेला आयो उपम करना आ को छो परिचय आप आने बापू शिवराचय आपे छो हम सुना सुनियो स्वामीनारायण आम अयोध्या के योद्धा है सूर में मशहर है हम अयोध्या के योद्धा है सूर में मशहर है ज्ञाति सर्वैया જમુન મેં લડિયા ખાતે હૈ ચલા શમશેર પીતા શિવમ ગારડી બહુ લડાઈ માર્દી મુલક મેં ફરક ભાહે ડંડા એ ભૂજાતે હૈતાબિદ કા ડા દુનિયા કો જીત બજાયા ડંકા એમ સિપાહી ભંકા એમ જ્ઞાન અ આપ શ્રીજી મહારાજ સુનિયે હારા જ્ઞાન બ્રહ્મપુર ગાં હમ રહેતે હૈ બ્રહ્મપુર ગાં બ્રહ્મ હૈ અમારા નામ ચિન્ બ્રહ્મ જ્ઞાતિ અમારી અલમસ્ત હૈ જા હમ સદા હૈ અનાથ હમ સદા હૈ અનાથ હમરા કોઈ નાથ નહી શું મર્મ કે ગયો હમ સદા હૈ અનાથ और सब जगत के है नाथ हम सदा है नाथ और सब जगत के है नाथ आखा जगत नाम है नाथ जी जिसको हम पकड़ते उनको कभी नहीं छोड़ते जिसको हम पकड़ते उनको कभी नहीं छोड़ते माया की केद से छुड़ाते हैं जीव माया की कैद से छुड़ाते हैं जीव પૂજક હૈ શિવ દેવતાઓ સબલો પૂજા કરારદ સરે ધ્યાન યુ હૈ હા ધ્યાન ઓર કુછ બતાયે આપણે બરછી ખેંચી શિવ બાપુ કહે બરછી ખેંચીને આકાશમાં આકાશમાં આકાશમાં ઝીલી લીધી ફરતી ફરતી ફરતી આવી ધરતીમાં નોક ખૂંચી ગઈ અને પછી એ જ પોલી માં ઉગાડી દેખો સ્વામીમાર એ અમારા કટ શે એ ચમક છોડતે તો કિસીડતા પછી મહારાજ અચ્છા અચ્છા તુમ્હારા તટસ્ત્ર અમારા બ્રહ્મ શસ્ત્ર મહારાજ અંબાળા ફેરવી આવી રીતે ફેરવીને આંગળી લઈ લીધી આપણાથી તો થાય નહી ફર ગુમ્માડી મારા બ્રહ્મ શસ્ત્ર ધ્યાન રાખતા ગેર સમજ કોટતા ગેરસમજ કોટતા બ્રહ્મશાસ્ત્ર બ્રહ્મશાસ્ત્ર ગુમ્માડી મારા ઘૂમતા ઘૂમતા એક એક મણકા માંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ મણકા ઓટોમેટિક બોલે એની સાથે ભાઈ સેંકડો હરિભક્તો હતા એને ધૂલું પડી ગયું સ્વામી નારાયણ સ્વામી એક મિનિટ થઈ ના થઈ અને બાપુ શિવરામ ને સમાધિ દાદાજી બાપુ સાહેબ દરો પાછા ભરીને જેવા બધા ભાગ્યા ભાગતા ભાગતા આઠ દસ જણા પડી ગયા લાંબા થઈ ચાલીસ જણા થરથર ધ્રુજતા બહાર જેને ઉભા જેને તને પૂછ અબ ક્યા હોગ હરિભક્તો ખબર નહીં ક્યાં હો બાપુ સાહેબ મર ગે ઉમે આ વાપસ નહી આયગે હરિભક્તો જવાબ દોપસ નહી આયગે ઓ તો પહેલે જૈસે નહી હુંગે વાપસ આયગે તો પહેલા જવાની વાત તમારા બાપુ સાહેબ તમે આઈએ શાંતિથી બાપુ સાહેબ આ દેખાથી ક્યાં દેખાય બાપુ શિવરામ ના વે એ દેખાય ને ગોપાલ આનંદજી દેખાય આ બધી દિવ્ય ભૂમિકાઓ આ દિવ્ય રચનાઓ અનંત મુક્તો આ ઐશ્વર્ય ब्रह्मा शिववादी भा वंदना करता आनंद अवतारा देखा जोड़ी कराज प्रभु जी गुना छूटाइ त्या गुना करो महाराज એક પછી વસ્ત્રો ઘરે અપરાજ ને માફ કરો શ્રી મહારાજ ઉભા રહ્યા બાપુ સાહેબ ને બેઠા વસ્ત્રો હતા કહી લો પેરો બાપુ સાહેબ સાધુ થવાની જરૂર નથી તમે ગ્રહસ્થાશ્રમ રહો વડોદરામાં જ રહો અને લો તમને દર્શન આપશો એમની પૂજા કરજો પ્રત્યક્ષ સ્વરૂપ માનજો પણ જાવ તમારે ગોપાલનંદજીને તમારા વડોદરા માંથી કાઢી ને મહારાજ એ મારા ગુના માફ નહીં નહીં નહીં બાબુ સાહેબ એ જ ગોપાલ આનંદજી ને લઈને એની સાથે પાછા વડોદરા પધારો બાપુ હરિભક્ત લખ્યા છે સામાન્ય રીતે આપડે પૂજાની વસ્તુ નબળી નબળી લાવતા હોય તમે જવું ને ખાકાની સોપારી અખલા પૂજાની સોપારી છે ને ખાખા કાણા હોય કુકામ રા ખબર છે દેવતા નો ઠીક પડે ગુજરાત નું બધું તમે એવું જ જાઓને તો નાના સફરજન ગીંગોડા જેવું અને ઘરે જેવું તો દોઢસો રૂપિયા કિલો એવા સરસ સફરજન એટલે ઠાકોજી આપડે એવું હોય તો હાર પરંપરા આવું જ હશે હાર પહેરાવે પણ હાર થોડો હળવો હતો શ્રી મહારાજ મૂર્તિ માંથી પ્રગતિ બીજે તેને વાપરવાની ક્યાંય તકલીફ નથી પડતી વાત સાચી છે તમે જો સો પાંચસો રૂપિયા હોય તમારા છોકરાને વાપરવા આપતા હોય તો ઓછા પડે મંદિરમાં સો રૂપિયા આપવા હોય તો વધારે પડે માનું જ બાપુ સાહેબ ઓળખાવી સારામાં ધરાવે પૂજા કર્યા પછી વડોદરા પહેરાવે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી એમણે ગોપાલ રહ્યા ત્યાં સુધી આ નિયમ જાળ્યો બાપુ સાહેબ ને આવા ઘણા પરમત્કાર છે પણ કહેવાની વાત શું છે મસ્તક આપતા નતા સર્જા નુ बदली पात्र पात्र ने एकांति भक्त बनाता आनूप रीत अनूप सी बीजे ने आधु बहुत चो तू पशु पक्षी के बीजा बदाय एक तारे भगवान ने आम जो रहता था दर्शन करता था प्रसंग बीजा प्रसंगों में बीजा उवतारों ંદ સ્વામી માં શું થતું હતું ખુલ્યા કે જોઈ જતા કેવું નતું થતું સમાધિસ્થ થઈ જતા ચેતના ચેતન કરે ચેતન ને કરે આત્મા નો પણ આત્મા છે ચેતન પણ જે ચેતન છે મનુષ્ય હોય જળ કરી અને સાબ જડ તમે જોવો છો વર્તા પૂતળા પથ્થર ના એને મનુષ્ય ની જેમ રચાવ્યા એક પ્રશ્ન તમને કહો આ ડોઈ ની પાસે મંડારા ગામ છે એટલે જીજ્ઞાસા એ પછી થોડા બ્રાહ્મણ હશે જે જાણતા હશે થોડું ઘણું તેમણે શરૂ કરી દીધું કે આ ભગવાન ક્યાં હો ભગવાન તો ગડગટ ના હોય સેવંતરિયા હોય અલૌકિક મૂર્તિ હોય અલૌકિક ઐશ્વર્ય હોય અને બધા જગત ના જળચેતન ના બીજા કે અમને કઈ આવું જણાય તો અમે આત્મ આશ્રય કરી મહારાજ કે જાઓ સામે પાણી ડોલ લઈ પાણી ડોલ ભરીને લાવ્યા મંદિર માં કોઠિયો છે ને આજે છે મહારાજ કે આની આગળ મૂકો જેવી ડોલ મૂકી કોઠિયો પથ્થર નો સજીવ થી ડોલ પાણી પી ગયો મારે જોવો જોઈએ કેટલા દાડાનો તરસો મીડો છે એ કોઠીઓ હજી છે એ મંડારા ના બાપા હતા ને એને મને વાત કરેલી આ શ્રીજી ટાવર માં વર્ષો પેલા રહેતા મને કે અમારા ગામમાં મહારાજે આવી રીતે ઈશ્વર્ય બતાવેલું અને પછી મહારાજ કે તરસો છે તો ભૂખ્યો હોય મારા જા લઈ આવો ઘાસ ખાઈ જો મારે પાછો હતો એવો નથી વડતાલમાં ગોમતી ને કાઢે ટૂંકમાં મારી એ બે વાત કરવી તમને કહી દઉં બેઠા હતા આ જાણે વાતો છે પણ મારે અનુપમતા જે કેવી છે એ જેથી આપણે ખબર પડે સમજમાં આવે લડાઈ કરી હોય આ બધું સમજાતું નથી મહારાજ કેમ ના થાય સાથે વાંદરા એ બધું કરેલું છે તો કે મહારાજ પણ બધું થોડું એવું લાગે હું શું કઈક મહારાજ ચરિત્ર કરે મહારાજે કીધું આવો આમાં માંગરી કરી જેટલા જેટલા બોલાવે એટલા નીચે આવ્યા મારાંતો મારાયણ સામે પતિરાજ બોલો રામાયણ ચોપાઈ બોલો ચાલી આ ભાઈ હોય શકે ભાઈ ક્યાં ક્યારે કરતા ક્યાં કેમ આવી હવે વાત કરીને પૂરું કરી દઉં નિષ્ફળાનંદ સામે છે ને એને અમુક અમુક વાત મને એવી લાગે છે એને એવી માર્મિકો લખી છે અદભુત નિષ્કુરાનંદ સ્વામી ભગવાન રામ છે ને ચૌદ વર્ષ વનમાં રહ્યા ને ત્યારે સુલભ રહ્યા જો આ તમને બીજે નહી મળે આ કમ્પેરિઝનો નિષ્ફળ સામે સુધારે ને લાકડા તોડા પણ દ્રષ્ટિ તમે જો એ કે રામાવતારમાં ભગવાન રામ ચૌદ વર્ષો સુલભ રહ્યા બધા મળ્યા પાખા રાજા ધીરા પછી મળવાનું દુર્લભ કેટલી સાત થઈ ચોકી હોય સામાન્ય જન્મ ભગવાન શ્રીકૃષ્ણ અગિયાર વર્ષ દિવસ જયારે ગોકુલ વૃંદાવનમાં રહ્યા તો સુમગ્ર પછી મથુરા પછી દ્વારિકાના રાજા થયા પછી પતિજી જેને મળવું હોય તો સુદામાન મળવું તો તમે વાત તો હકીકત મુદ્દાની જ કરે તો હવે કેટલા ધકા રીતે ખેડૂતો સુદામાનો પત્તો વાય મળવાનો ત્યારે આજ નિષ્ફળાનંદ સામે કે આ અવતારમાં બપોરે જીણા ભાઈ ત્યાં રસોઈ મુરજી બ્રહ્મચારી પાસે બનાવી સરસ મજાના દૂધ પાટા પુરી ચિકન પુરી ભજીયા પાસે લાડુ ગમતી સુધાર જે બનાવું બધું બનાવીને થયા તાર થઈ અને મુરજી બ્રહ્મચારી મહારાજ તૈયાર છે જે કીધું હાલો મહારાજારો મહણ બ્રહ્ચારી બ્રિ આમાં તમને ખબર નહીં પડે આમંત્રણ અમને છે ને બારો બહાર આવ્યો છે હલો કેવા છે અંતરિયા નાગરવાડા માં પૂછતા પૂછતા મહારાજ બધાને કહેવાય ભાઈ શંકર જાણીવાય ભાઈ વિચાર્યું જમાવું સત્સંગી ને થયો નાગર બ્રાહ્મણ છે શિવ ઉપાસ છે કારણ કે આપણે ત્યાં આમંત્રણ આપીએ એમાં શું જોઈએ ભગવાન હોય અને આપણને પ્રેમ કરતો હોય તો આપણે અહીંયા ભોજન તૈયાર રાખો અહીંયા આવીને જમવા આવે આપણા પિત્તા દર પહેરે આ ગાગડીઓ ભરી રાખે પાણી ની અહીંયા ચોકડીએ સ્નાન કરે આપડા આપેલા વસ્ત્રો પહેરે આ ગાજર બિછાવીએ ત્યાં બેસે આપડો થાવ જમે તો આપણે આખા પરિવારે સત્સંગી થાવન છે ને એમ જ જાય ને વાયરલેસ થઈને જાય અહીં જે મૂળજી મરે કઈ એ મહારાજે સાયકલ પકડાવી અને જ્યાં ખોલે ત્યાં સર ભાઈ શંકર ને બાઉ પકડ્યું છે સ્નાન કરાવ્યું અમારા સામે પીડે છે વસ્ત્ર પહેરવા છે લે મહારાજ ત્યારે વસ્ત્ર આવ્યું હવે ભોજન કરવા આ જગ્યાએ પાટવા બાપ જ્યાં બેસે જે જગ્યાએ હતું ને ત્યાં છે મહારાજ બેઠા આ એમની સ્થાયી ભોજન પીરસાયા વિરાય મહારાજ જેમાં ભોજન કર્યા મુખવા સાહેબ દલિયા પર બેઠાયા સામે ભાઈ શંકર અને બાહુભાઈ બેઠા મહારાજ મારા રૂપશંકર શિવશંકર જબાશંકર અને માધવરા ચાર દીકરા છે આવો બેઠા આવો ચારે દીકરા ને શું એટલે મહારાજ આ તમારે અમારા સૌ નો ઉદ્ધાર કરજો અને તમારા સૌ ને સત્સંગીકરણ મહારાજ એક મારે મનમાં રાખ કેવું છે મારા બે દીકરાઓ છે ને અવસાન પામી ગયા છે મહારાજ અમે તમને મળ્યા એનું શું મહારાજ કે અમે તમારે ત્યાં દીધો ત્યાં બે દીકરા મારા ગામમાં કોઈ જાવ બે દીકરા ક્યા છે બસ આવો ભાવ અમને આપનારો ફોન મળે કેવો સુલભ કેવો ભગવાન કેવો સુલભ એ જોવો અને એની ટૂંકમાં પડી બે ત્રણ વાત કરી દાવો લુણાવાળા લક્ષ્મી શંકર જાની મન સારું સ્થાન દેખાય તો ત્યાં જઈને તપ કરવું ભગવાન પામમાં હવે ઘરે જાઓ વ્યવહાર સંકેલો વિકલો વાળી અને બધા શો થઈ પછી ગિરનાર માં આવી જાય બોલા નક્કી થઈ ગયું ને જમું છે ગિરનાર મારે તપ કરીને ભગવાન ને પામવું છે પાછા ઘરે ફરતા સુથરામપુરા ગામ છે એ ગામ ને પાસે ચીબુટા નદી છે સવારનાપોરમાં ચીબુટા નદી માં સ્નાન કરવા ઉતર્યા જેવું બાપણ પાણી કરી સ્નાન કરીને જેવી અંદર માથું પડીને ડૂબકી મારી તો અંદરથી અવાજ આંગળાવો અ લક્ષ્મી શંકર પાણીમાં અવાજ ક્યાંથી આવે લક્ષ્મી શંકર તારે દફા તરી જવાની ક્યાં જરૂર બાજુમાં રામપુરા ગામ છે ત્યાં કૃષ્ણાનંદ નામે સાધુ બેઠા છે સ્વામિનારાયણ સંત છે ત્યાં જાય અને સ્વામિનારાયણ ભજન કરે આ મોઢું બહાર કાઢી પાછું જવું કોઈ નહી વળી પાછું ત્યાં અંદર નાખે ઓ લક્ષ્મીરાધ તારે બતાવેલી ક્યાં જરૂર છે રામપુરા જાય ને કૃષ્ણાનંદ સાધુ બેઠા છે સ્વામિનારાયણ નું આશીર્વાન ભજન સ્વામિનારાયણ આમ ંદજી આકાશવાણી ક્યાં ને હવે તમે આ જુઓ અનુપા અત્યારે સ્વામીવારે મારો ગણાય હું એનો સત્સંગ શીલ સાં આકાશવાણીએ કીધું સ્વામીએ કીધું સહજાનંદ સામી પોતે કીધું સત્સંગેલકર્યા ચુસ્ત વેસ્યો આ ટી બધું જોયું એટલે કેમ મારે આ બધું કાઢી નાખે નહી થાય નહીં થાય માજી એ અંજળ ત્યાગ કર્યો હું થી મરી જાઉં હું અગારે જવું કર્યું બે દિવસ ત્રણ દિવસ લક્ષ્મી શંકર એવા ને રોજ પગે લાગે દીધા સાત વાર પગે હું સત્સંગ નહીં મૂકું હું તમને હજી રોટલા જમી લો તમે મારી મા છો જન્મદાતા છો તમારા મારા ઉપર ઘણા ઋણ છે પણ મા સત્સંગ નહીં મૂકું તમે ભૂચ્યા વ્યાજ તો કદાચ તમે તમારું કલ્યાણ થઈ જાય છે હું પ્રાર્થના પણ માધી પાંચ કલાક પેલા કેતા કેમ એને શું કલાક પેલા જમી લે જમી લે તો જમી લો એટલે આ માજી કે લક્ષ્મી શંકર તારું શું કેવું થાય છે બસ માજી સત્સંગ નહી છૂટે એમ હા ત્યાં દીકરા મને એક વચન આવ્યું સાધુ નહીં થાય સાધુ નહી થાય વચન આવે મારી વચન આવે હું સાધું નહીં થાય તો હું લઈશ સામે નારાયણ સાધુ નહી થોડું હું જમી લઈશ જમી લેતું કાંઈક તો ઓછું કાઢવું પછી શું થયું જળભર ચાલે રાખે હજી સમજાવવાનું ચાલી રાખે લક્ષ્મી શંકર સમજાયેલા સમય પૂરો થઈ જાય લક્ષ્મી શંકર જો આ છે ને આ તારા ભગવાનની મૂર્તિ ચિત્ર મૂર્તિ હોય એ ભાગવાન તારા સ્વામિનારાયણ મૂર્તિ એમાંથી મને પ્રગટ થઈને કૃષ્ણ રૂપે દર્શન આપે તો ભગવાન માનવ સુલભ કેવા છે કેવું થાય છે કેવું અનુપ છે મારી બેસો ને સાને બેસો સાને તમે તમારો ભાવ છે મારી બેઠા સાને જ્યાં થોડી વાર જોતા જોતા જોતા જોતા જ્યાં શીર જેવા પગે લાગી ગયા તે સ્વરૂપ સર્જાનંદજીમાં બદલાય ગયો માથ માં ચડી સવાલ જાનો પહેરેલો અને માજી સામે જોઈને આ લક્ષ્મી શંકરે શું ભગાડ્યું છે આ લક્ષ્મી શંકરે શું છે એ સિંહ પ્રકૃતિ કરે છે એ તને ખબર નથી મારે દીકરી ભજન કરવા દે દીકરા ને ભજન કરવા દે હવે નડીશ નઈ એટલું તેને અદ્રશ્ય થાય દોડીને લક્ષ્મી શંકર પગમાં માજી પેઢા દીકરા લેભાઈ સાધુઓ પાસેથી કંઠી તું લાવો હો તો મને તું ગણવામાં નાખ અને હું આજથી હું સત્સંગી થઈ હું કરી સ્વામી નારાયણ નું એમને ભજન શરૂ કર્યું ખાધું પીધું ને કેવાની વાત શું છે મને આવ ખોલી આવી દોવીસે અવતાર પેલા પ્રગટ થઈને દર્શન આપ્યા હોય અને પાછી એક જ મૂર્તિ સમાઈ ગયા હોય આવી વાત અમે નિષ્કળાનંદ સ્વામીજી ક્યારેક પેલા જાણી નથી આવી અનુ એવી વાતો જીવનની છે અને સાર એક લિપિમાં કેટલું કહેવું છે અનુપ ચિંતા સાર છે એટલે સરદા આધાર છે સર્વ સાર છે સાર સાર તત્વ છે આથી બીજું કોઈ પર નથી એવા આ સહજાનંદ સ્વામી ને હું વંદન કરું છું સહજાનંદ સ્વામી